સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોટિકલ્પે ભગવાનનું ધામ ન મળે ત્યાં સાધુને હાથ જોડે એટલામાં મળે છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે બીજા દોષને મહારાજ ગણતા નથી પણ ચારના દ્રોહને ગણે છે એક ભગવાન બીજા આચાર્ય ત્રીજા સાધુ ને ચોથા સત્સંગી માટે ચારનો દ્રોહ ન કરવો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા બાકી કાઈ કરવું રહ્યું નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજે કહ્યું હતું જે સ્ત્રીને છોકરા થાય તે પછી પુરુષમાં એ ઓછું થઈ જાય તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ જાજી રહેતી નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ લોકમાં ડાયો તો કોઈ પ્રભુ ભજતો નથી ને જે ગાંડો થાય તે ભજે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે બાજરો ખાવો ને પ્રભુ ભજવા બીજું કાંઈ કરવું નથી ને રોટલા તો ભગવાનને દેવા છે સાધુને દેવા છે તે દેશે દેશે ને દેશે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખલો કર્યો તે અમે રાજી થયા તે ભગવાન રાજી થઈ રહ્યા ને આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને પણ બાળી નાખેવો છે પણ એવો મહિમા નથી ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે ને આ તે કાંઈ છે આ તો અક્ષરધામની વાતો છે પણ સાંખ વિના કસર જાય છે ને સાંખીવાળાને તો આ લોક સર્વે નર્ક જેવું લાગે છે પણ ક્યાંય માલ મનાય નહીં ને આ કારખાનું તો સર્વે ધૂળનું છે માટે તેમાં માલ માનવો નહીં સ્વામિનારા રે સ્વામીએ વાત કરી જે ભગવાનમાં ને સાધુમાં હેત રહેશે તો તેના ઉપર સૌ હેત કરશે ને એથી પ્રતિકૂળ રહેશે તેને તો સૌ પ્રતિકૂળ થશે એ વાત સમજી રાખવી એમાં કાંઈ સંશય નથી સ્વામિનારાય રે સ્વામીએ વાત કરી જે દુઃખ કોઈ માનશો અને જે જોઈએ તે આપણને મળ્યું છે ને જાજા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં તે સારું આપતા નથી સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના બળી નહીં તે વાસના તો કારણ શરીરુપ જે માયા તે છે તેને ટાળવાનું કારણ તો એ છે જે એક તો ભગવાનની ઉપાસના ને બીજી આજ્ઞા તે શિક્ષાપત્રમાં કહ્યું છે જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એમ માનવું એ આજ્ઞા છે તે વચનમાં મહારાજે સૌને એકાંતિ કરી મૂક્યા